નાગવાળા તો કિસ્મા કિમતભાઈ મગનભાઈ પેઢી બહુ મોટી પેઢી જબરદસ્ત પેઢી સો હજાર સો હજાર એકરનો તો આખો શેરી છે નહીં ખબર ને હવે તેમના દીકરાના લોસ એન્જર્સનો દાવા ખાન બોક્સ પામ્યા છે જો જબરદસ્ત એ પ્રગટ થયેલું છે